કોણ છે બોલે તરફથી આજનો પ્રસાદ પરિવાર તરફથી છે અને જો કોઈની પાસે ક્રિયા કરવાની જીવનમાં શક્તિ હોય કે શક્તિ હોય કોઈ પ્રકારની કરી શકે છે ભાવ સત્તા એક જ સત્તા છે માનવ પાસે એ સિવાય કોઈ સત્તા મનુષ્ય જનના હિતમાં જેટલું થતું હોય ને મળી છે એટલે સાયન્સ પણ વિજ્ઞાન પણ એટલી મર્યાદામાં બઉ સુંદર કોણ બોલશે કવિત્રી છે કવિત્રી થી કેવા ગુલાશે શું વાત કરીશું 智 relativa Sansa our station discretion yeah leo code the double w triangle the double line triangle good then we used that uh, chief who uh, he, he attended our conference in surat uh, patiala universities senior <coughs> રાત્રાલુ રહેશે તૂટી નઈ તારો विश्व कोसन म ઓળખ્યા વગર આજે બીજે બધે ફર્યા કરી દુનિયાની દ્રષ્ટિ છે ભેગા થયા બધા અહીંયા આગળ આ સત્સંગ ના આંદોલન હોય એટલે સ્પંદ બધા ઉભા રાખ્યા સાહેબ કેટલાનું ઓલીવન અને એક માણસ એક વ્યક્તિનું સ્પંદન શાંતિ પણ કરી શકે છે આપણે જોયા ભગવાન પ્રભુ ને જોયા છે યુદ્ધ કરતા કૃષ્ણ ભગવાન તો કે આ યુદ્ધ શાંતિ જ છે યુદ્ધમાં શાંતિ જોઉં છું કે છે અને યુદ્ધમાં શાંતિ જોઉં છું એટલે આ જગત જે શાંતિથી પાંચમો આરો છે છતાં પણ એ દુખની હાજરીમાં આજે દુઃખની અસર મને પહોંચી નથી શકતી જો મારું અન્ડરસ્ટેન્ડિંગ એટલું ડેવલપ થયું હોય તો મારું સમજ અને સમજણ એટલી મને પ્રાપ્ત થઈ અને મારી સમજણ મળ્યા વગરપ ના થાય એ તો સિદ્ધાંત છે સમજણ એ કોઝ છે અને સમ સમજ અને સમજ એ ડેવલપમેન્ટ છે ઇફેક્ટ છે ત્યારે બધાને પોતાને અંતરમાં શાંતિ લાગે નહીં તો ન લાગે સમજે એને નિષ્પંતાળતા સસંગે દીધા છે સસંગે બાવના દેગા જમાના આઈએ રામે હી ધેટ ઇઝ ચાલતો પરસંદો અને આજેથી અહીંયા જગત થયા ને એટલે આજનો ટાઈમ જરા બગા દે પછી એક નિષ્પર્ષ થવા લાગે ગ્રેજ્યુઅલી માફ કરજો માફ કરણ તબને લાગી નિષ્પર્ષ થતો હો જોઈએ જે ભેગો થઈ ડિસ્પોઝ થાય કે રહે દે નિય છે તો બોળનો જે કમિંગ ટુગેધર છે ને ભાવના કરુ જુદી ભગવાને પોતે જે જીવન જીવ્યા જે પોટીન પ્રિન્સિપલ્સ આપણા પોર્ટિંગ ગુણસ્થાનને સ્પર્શ કરે છે એ એમનું જીવન પણ સામાન્ય મનુષ્યોને આજના મનુષ્યોને કળિયું પણ સતયુગની શાંતિમાં અનુભવ કરી શકે એના માટે એમનાથી જે બહાર આવ્યું ને એ આઉટ ઓફ પોટીન એ નવ કલમો બધાને સ્પર્શ કરે જીવન ફેઝિસમાં એમને ખુલ્લી કરી એ ખુલ્લી કરી જો પહેલા પહેલી કલમ નવવાની રાજા છે જીવાત્માનો અહમ ન જો એનો અનુમોદાય કે તુમારા હૃદયના અનુમોદાય એ મને શક્તિ આપો કે બી મને શક્તિ આપો મને કોઈ પણ દેદાની જીવાત્માનો અન ન ધુવાય મને કોઈ પણ દેદાની જીવાત્માનો આહના ન ધુવાય શ્યાદવાદ વાણી કે બી શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ અને શ્યાદ આપણે ભણેલા પાસે જે હોય તે અંદર આપણે ઘણું બધું મળશે આપણને તમે જોર કરશો જેટલું કે આકલક કલમ એટલે કે લિવિંગ મૂડ ઓફ લાઇફ અકલક યુનિક ફર્સ્ટ વન એવી બિઝી ફોરન્ડ ફાઈવ સેવન એ ભેટ સે અને પછી નાઈન છે દોજ ભવના થાય છે હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનો મને જગત કલ્યાણ કરવાનો निमित બનવાની પરમ શક્તિ આપો निमित બનવાની શક્તિ આપો કરવાનું કોઈ બનાવવા આપણે બની આપણે આ વાત છે તરીયા hey. yeah. Are you kidding me? Are you kidding me? પણ રાખે પાછું મન નો કામ તો મનમાં મૂકી રાખે અવસ્થા પડી ગઈ પણ મનમાં રહ્યા કરે ચાલ પ્રતિતા એમના દેહમાં પણ એને રેનમાં આવી ગયો સંસાર અને બધાને સમજાવે છે કે જુઓ એટલે બે ચાર મોટા મોટી કર્મીઓ છે આ શક્તિ છે એમની પાસે આત્માની અનુ શક્તિઓ ખુલ્લી થઈ છે નથી કરતા બીજા ને દુખી ના કરો હવે કરવાની સંજ્ઞા તો છે જ આપણી પાસે કર્યા ની પણ ભાવ કરવાની સત્તા અને શિવજી ને સમજવા માટે બહુ માથાકુટો કરે પણ ઘરમાં પોતે શિવજી છે પાર્વતીજી બધા ઘરમાં છું એટલે આ પદમાં રિસર્ચ થઈને કેટલું નીકળે એવું છે સુધી મેલમાં રહ્યા પ્રિન્સ રાજકુમાર તરી શાદી થઈ દીકરી થઈ અને જોયું પરંતુ એ સંસારમાં જન્મ્યા ત્યારથી માતાજી ના ગર્ભ માં આવ્યા ત્યારથી સંસારમાં કારણ કે સંસારમાં અને મેલમાં રહેવાની અમારી જવાબદારી હતી દીકરી પળી ગઈ છે એના શાદી થઈ ગઈ છે તો હવે અમારી જવાબદારી પૂરી થાય છે તો તમે બધા જોડે રહેવું પડે બધાને મારે ઉપયોગ મારો જાય પણ હું અમારો ઉપયોગ અમારા માટે વાપરીએ એવી રીતે અમને સમય આપો મહેરબાની કરો તો મોટાભાઈ કહે છે અને તમે અમારા લાડલા વાત છે અને બધા સંસારમાં કે બે વર્ષ શું અમે તો થોડોક સમય જશે ને તો પલટી જશે પાછા રહેશે જાણતા નથી કા એવા નથી આ નથી જાણતા એમના માટે એ પોતે મુક્ત થઈ જાય અને મુક્તિ નો સંદેશો બધાને આપે આપ સમજાય ને મુક્તિ સંદેશો સાડા વર્ષ ત્રીસ થી બે ચાલીસ વર્ષ ને પાંચ છ મહિનામાં કઈ ઓછું તમે એટલે આપણે જાણવા કહીએ બોલો બધા વ્યવહારમાં આપણે જે વ્યવહાર શરીરથી સમજીએ છીએ એ હકીકતમાં આપણી જ અંદર આપણી કોન્શિયસનેસ છે એ કોન્શિયસનેસ એટલી ડેવલપ થવી જ જોઈએ કે જેથી કરીને એ કોન્શિયસનેસથી આપણે સંસારમાં જે જે જોયું હોય એ જોવાનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય અને એ જ્ઞાન એટલે કે નૉલેજ આપણે જોયાનું એ નોલેજ આપણને ડિસ્ટર્બ ના કરે અશાંત ના કરે આપણને શાંતિ આપે આપણને સુખનો અનુભવ કરાવે પરંતુ આ કાળમાં ઘડીઓમાં કેમ કરી થયા આટલી બહુ સમજવા જેવી વાત છે સાડા વર્ષ સુધી છેલ્લું મનનું આખું બધું જ અવસ્થા થઈ એમને જોઈ અને જણાઈ ગયું જોયું જણાવ્યું પેરાલેલ થઈ ગયું એક થઈ ગયું અને થતાની સાથે એટલે કે અવસ્થામાં આપણે જે રોંગનેસ હતી ભૂલ હતી એ ભૂલ પોતાની જોવાઈ ગઈ જેમમાં <laughs> એ કા તો જનરેશન કેટલું સુંદર છે મજાનું તો આ વીતરાગે ના થઈ જાય એ છિલ્લું મનની ભૂલ થઈ ને કેવદન ખડળું થાય એટલે મનને સમજવાનું છે એજ્યુકેશન નીર ગ્રંથા તાત ને નવ નીતવંદ્યો નીર ગ્રંથા તાત ને નવ નીતવંદ્યો કે જેથી આપણે એકબીજાને ઓળખી શકીએ હવે જેને વાત કરવી હોય તો ચાલું કરો આપણા બેંકોમાં બે ખાતા રાખે છે અને બે ખાતા ઓપરેટ કરે એટલે બેન્કોને બધું ઓછું પડે મહેનત કે પછી એટીએમ રસૂલ થાય એટીએમ અને લોકોને એટલી સરસ પેટીવી પડી ગઈ છે કે મારા પૈસા મારા ખાતામાંથી ઓછા ના થાય અને બેન્કો એવું ડિવ હોય છે કે અમારે ઓછા કરવા જ નથી પણ તમે ઓછા કરો તો અમે શું કરીએ ખાલી ના થાય પણ એને ખબર નથી કે જે ખજાનો છે માણસ આપણું જીવન હોવું છે એની ટાઈમ મશીન એટલે કે જે પુન્યાનો સ્ટોક છે એ ખર્ચાયા છે એટલે પછી એ નહીં નીકળે બીજું જ કે નીકળશે એટલે લોન દીધી હોય તે પેમેન્ટ કરવાની હોય તેલુ થશે પેમેન્ટ આવેલીસ શું એ શાસ્ત્રોમાં એને તત્વ આપતો ગયા તત્વ એટલે માણસને આપણું માનવ જીવન હ્યુમન લિવિંગ સમજવા માટે તત્વો ઓપરેટિવ છે ફંક્શનરી પરંતુ પુતાથી ઓપરેટ થઈ શકે બહારથી એ તો કે મોટા મોટા આ છે એટલે પેલું બેંકોનું એટીએમ મશીન હોય છે ને પોતાની મધી બોજી ઓ બબેટ થઈ જતો એ નથી લેકમ છે ચાલ જય સચ્ચિદાનંદ દાદાજી હાજી આ તમારું બોલવાનું બધા સબરે ઉપર હા એટલે તો ધ્યાન રાખવું તો યંગ છો તો એટલે બજાર ગાઈ કરો હાલો ચા તાજી હે સચ્ચિદાનંદ દોબર દાદજી આ બોલો આ જરાક સમજાવું દાદજી આ સૂત્ર છે યુ બીકમ અ ડિઝર્વિંગ પર્સન ધ મોમેન્ટ યોર રિયલાઈઝેશન ધેટ યુ આર ધ મોસ્ટ અનડિઝર્વિંગ બીંગ બોલો તો સમજો છે તો હા દાદજી એ હું તો મને આ વાતો નહોતા મને લખેલું હતું અલ્યા કરી રીડ ઇટ લે તમારી ટેનોલોજી રાખવું યુ બી એન્ટ ઓફ યો તમારે લોકો છે એટલે તો સેન્ટીયુનું શું બસ નવલ ફેર સેન્ટીયુને દી પાબર બચાવવા માટે બંધ કરી નાખ છોટો ના જોઈને તમે તરત બંધ કરી દો એ પાછી પર અરે આટલું તો ઓર સે ઓર ડર છે એ રેખાતા લેનાય હતો તો કે શું સમજીએ જેમાં રેગ્યુલરલી આવા સૂત્રો મૂકી છે અમારા પણ દાદાજી પ્રોબ્લેમ એ છે કે પ્રશ્ન અહિયાં આવ્યા પછી સૂચ્યો લખીને આપે છે પણ કાઢતી નથી જીવન માણવા જોઈએ સને માટે બોજીયી વસ્તુ છિયે ને ધેઝ ડિફરન્ટ થિંગ બહુત જ દુરૂપરી પરંતુ આપણે તો છિયે ને એટલે આ સમજવા માટે ભેગા થયા છીએ એટલે આપ માણવાનું કોને કહો છો માણવાનું એટલે અનુભવવાનું નહીં ગો ટુ એક્સપીરિયન્સ ઈટ ટબર ટબર ધ મોમેન્ટ યુ એન્ટર ધ ટેરિટરી ફિનિશ્ડ રમ ઘર મતસે it is just called pudgal territory you have no right to enter the pudgal territory the moment you touch the border line that is between the pudgal and new brahmam oh, nobody will allow you to cross that territory nobody want pudgal will not allow. a a visa no field hocha to allow nahi karta emni bhirma javane pade to ke ki tujhi sikhe aapne કાર્ડ ફિલ્મોરમાં એક બીજાને નથી કરવા આપણા ફિલ્મો એ આપણી જ આપણો ફિલ્ડ છે તો રાઈટ શું રાઈટ સમજાઈ એ આપણે નથી ફિલ્ડ આપણે કેર દે હોય શકે હે એલિવિંગ થિયરીમાં જમ લઈ કરી તો પેલું વાત કે છે એક કન્ક્લુઝન આવ્યું લા આપની ગતમી હા અચ્છા તો લાગુ ભાઈ યુ બિકમ અ ડિઝર્વિંગ ડિઝર્વિંગ પર્સન ફ્રોમ ધ મોમેન્ટ ઓફ યોર રિયલાઈઝેશન that you are the most undeserving being. કારણ કે આપણે મનુષ્ય છીએ એવું જાણીએ છીએ બધા પણ એ મનુષ્ય આપણે ડિઝર્વિંગ થઈએ ઓર ડિઝર્વિંગ એ બર્ડ લેંગ્વેજમાં છે પરંતુ સેલ્ફ ડિઝર્વિંગ ની અર્થમાં છે કેલા સેલ્ફ સેલ્ફ ડિઝર્વિંગ એટલે આપણે આપણાથી જ આપણે અનડિઝર્વિંગ લિવિંગ ના થવું જોઈએ ધેટ ઇઝ ધ मीनिंग ઓફ ઈટ ડી અન્ડરસ્ટેન્ડ હા દર્જી તરસુર લાગે છે दादी बराबर छे બોલની બોતેથી બોલે ના ના બરાબર છે શરમાત બધા ના ના દાદાજી ના દાદાજી બરાબર છે 90% કે 80% 100% આજી 100 આ અંગેનું બંધોને નોર્મલ 100 થોડું આટલું ઇસ કોલ 30% ફ્રીडम दिस कॉल्ड फ्रीडम धर्माની નોબડ એવરીડે એની ફીઝ ઓફ સેલ્ફ સિગનિફિકન્સ ત્યારે કે આ પોતાથી આ કે કે સુક પોતાથી આન્ડિનો આપણે પોતે પોતાનું જ અપમાન થાય એવી જીવીએ પણ સમજ નથી અપમાન થાય તો પહેલું તમારાથી અંદર એનું વાયબ્રેશન શરૂ થાય તો જ આગળ જાય કે નહીબ્રેશન વાયબ્રેશન તમારામાં કરી શકે નહીં તમને એટલે પતિ પત્ની નો વ્યવહાર તો એટલો સરસ છે પરંતુ સમજાવવા બેઠું લાવો છું એવું ના કહેવાય મન હોય તો આપે જ ખરું ખરું હું તમને કારણ કે આપણે ઓબ્જેકશનમાં રહી જિમ્બાબવે માં તો આ આ જ ચાલે છે એટલે જરાંતે ઓબ્જેક્શન લેવાય છે એટલે પછી અને આપણે એક્સપેક્ટ શું કરીએ છે કે મને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપે ઠીક કર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપે એટલે પછી મને ક્લિયર સિગ્નલ મળી જાય ગ્રીન સિગ્નલ કરી બસ પણ મળતા નથી એટલે આજની લાઈફ જ આવી છે શું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળે છે હમ એનઓસી એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અધરવાઇઝ બીજો મતલબમાં બધું no સમજે <coughs> <coughs> તને ઓકેલીની દે પરવાલે ચાલો સુજી બીજોકો પેરોવાદી પૂછતા જો બોલો પૂછ પર વાત એડી અત્યારે વાત કરીશું તો આપણે બીજું સુજીશું બોલ બેય અધ્યક્ષનું માત્ય સમજાવણ સુ અધ્યક્ષ અધ્યક્ષે શું જો કરવો ભાઈ છો આ બોલું હું કરવો ભાઈ છું તે માસ્ટરલી પાઉતરી ઇન 1963 એપરેલ એટલા માટે બી ઓલ્સો આવું થયું એવો પ્રસંગ બન્યો ને મારા બ્રભાઈ છે તેને કંઈ પછી ઉપર ગયા તે વખતે ફાધરને કંઈક મારા માટે કંઈક થઈ ગયું આખ્યું છે આવો એન્જિનિયર તો સમજતો નથી કંઈ ગમે પૈસા નાખી દેશે આ મશીન હતી એ મશીન આપણે મામુ છે બધે કંઈક થોડું ભેગું થતું એટલે એવું લાગ્યું અને બિઝનેસ માટે જ મેં કરેલું આ શું તારાપુર એટલે પ્રોજેક્ટ થતો હતો તે વખત વાત છે આ તે વખતે કન્સ્ટ્રક્શન હતું પછી પૂરું થયું કઈ કોન્ટ્રાક્ટર ચાલે કારણ કે જેને વેસ્ટેજ કરતા આપણે એનું જ કામ નહીં ત્યાં શું કહું પબ્લિકના રિસોર્સ બધા વેસ્ટેજ કરવા આપણે એવું ડિપાર્ટમેન્ટમેન્ટ નું હોય છે ત્યાં આગળ એમને એનું એસ્ટ કરવાનું જ્ઞાન હોય તો તે ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ લઈ લીધું નથી અને પીડબ્લ્યુડી સ્ટેટના હોય છે અને સેન્ટ્રલના ફેડરલ હોય છે ફેડરલ તો ખૂબ પાવરફુલ કનુભાઈના સ્ટેટના તો આખા લાઈફ અનુભવ થયા પણ ફેડરલનો એક અનુભવ આવ્યો હતો ફેડરલનો અને એ આ તારાપુર પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં કામ હતું તે ફોલોઅપ આવું હતું એમાં આવું થઈ ગયું એટલે મારા બધાને ઉપર ક્યાં હતા કનુભાઈ અને બાપુજી નામ થયું છે પિતાજી શું કરીએ ચલો ચાલો ચલો જોઈએ આપણે પોતાના પર કરું લેવા ગયા એમને એમ લાગ્યું કેમના પર આવ્યું બની શકે ભાઈ જાય સડન થઈ જાય છે ને ઈ બધા ઈવેન્ટ્સ પોઝીસ કરો બની શકે છે સારા સારા લોકો બની શકે છે હું સને વાત થાય તો શું થાય જ્ઞાનીને તો પણ એવું થઈ શકે આ બધું તારે સમજાવી છે તમને બધું માચી છે કરી છે બધું શું જાણે તો માઇક્રોસ્કોપમાં લઈ જઈએસ માઇક્રોસ્કોપમાં માઇક્રોસ્કોપને પેથ ફાઈદો કરાવવા જાવ છો ના સખાવત છે માઇક્રોસોફ્ટ আচ্ছা ઓકે એટલે નમસ્કાર કર્યા અને પછી બેસાડ્યા ચાલો બોલાવું છું બોલજો મને શું થયું મને ખબર ના પડી કારણ કે શરીર થાય છે શરીરથી અનુદ લેવાનો શું સીધો કર્યું મારી ઊંધી સમજ એટલે સૌર તમને સમ્ય છે સમ્યક્ષણ વાપરે છે એ આખું બતાવી દીધું લે તુ હું મં તું કોશી ન હતી તુ આ છુ હવે આ વાત તમને સાદા સંદર્ભ સમજાય છે તમાર તો બહુ વર્ષો નીકળી ગયા બતાઈ જાય અને આ શરીરે નીકળી ગયા ટુડે this body in the 54th year what i will just only 54th year my experience हूं एट दिस एज ऑफ लाइफ સમજાય આ દોસ્તો બની તે તે દેસ માં ઉધુ જોતા થા તે છતા જોતા થઈ ગયા જ્યાં જો દેખાય છત શું થઈ ગયું છે એમના પિતાની જીત સુધી પહોંચ્યું કે બહુ થયું છે સાધુ થઈ જવા પણ ખબર પડી મારું ખેતી અનંદ સુમેલા ધણી હતા પોતે પોતામાં સતત રહેતા બિઝનેસ માં હતા કન્સ્ટ્રક્શનની લાઈન છે કે બિઝનેસ એવો છે ગવર્મેન્ટ જોડે કરવાનો કે જેને વેસ્ટેજ શું છે સમજ પડે ને પેલા વેસ્ટ કરનારા એ ગવર્મેન્ટની સમજી શકાય અને એમની જોડે કામ કરી શકે ના કરે એ ઇન્ડિયા ની વાત કરી અમેરિકામાં બધા સુખી થઈ ગયા દાદા હે આ દેશ કેટલો સરસ છે ઇન્ડિયામાં જઈએ છીએ ને આવું કેમ છે જાવું છે એક્ઝેક્ટ જાણવું છે તો કે તો કે એ ઇન્ડિયન કોઈ ભારતીય મળે ને એ સમજવા જાય હારો લાગે બધું સમજવા માટે કે આપણે પછી ફસાઈ ના જઈએ તો ભારત ને સૌ કે નહીં શું કે કરવું છે તેવું સમજતો નતો જાણતો નતો જાણતો થયો સમજતો થયો જાણ્યા વગર સમજાય નઈ મને તો સમજતો થતો આ મને ચોપન વર્ષમાં શીખવા સ્વીકાર કર્યું અને આ બોડી બહુ સિમ્પલ પાછું બેર કરે તો આઈ હેડ નો પાવર મારી પાસે શક્તિ નથી અમરેલા લાઈન હતા ત્યાં સુધી અમરેલા લેકો સાઉથ થાથે સહી કે ઓ આ બોલતા રો એટલે પેલું સેટિંગ કરતા પાવે અચ્છા આ ચાલે છે સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ આ ટેકનોલોજી હે ઇન્દ બહુ સુંદર છે બહુ સુંદર છે કેટલી મોટી સભા હોય ને તે એમને બહુ મોટી બોલુ જ નથી બોલ નનમ નન શબ્દ કયા શીખ છે લે પોચે છે જો આપણી ટેકનોલોજી જે ભણેલા સિતારે નથી નસી મુશ્કેલ પર પ્રેસિડિયન્ટ કરવા દે આપની એન્જિન તૂટ ગલ છે સાહેબ કેટલા એ નેચરલ છે કેટલા તો રિસર્ચ છે તે થાય છે કુલભૂષણ એવું નહીં તમે નાઇજીરિયા ગયા લાગુ ગયા જીવ્યા બધું રાઈટ ને એ તો છે પ્રત્યક્ષ એટલે આજ્ઞા ધર્મ છે તે પોતાને દ્રષ્ટિ મળીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું રિયલાઇઝેશન થયું પોતાનું રિયલ અને બોડી જે રિલેટિવ છે એ રિયલાઇઝેશન થયા પછી રિલેટિવ બોડીથી હાઉ ટુ લીવ એ લીવ કરવા માટે આફ્ટર લિબરેશન ઓનલી એ આજ્ઞા અપાય છે ને એને જ આજ્ઞા કહેવાય છે અધરવાઈઝ નોટ માહેર ભગવાન હતા અને ગૌતમ સ્વામીને ત્રણ ભાઈઓને બધા આવે અને જોયું મારે ભગવાન તો ખુલ્લું સમજે પણ એ બોલે સર્વજ્ઞ શબ્દ વાપરે છે સર્વજ્ઞ કોણ હોય શકે ગયા જોયું પરંતુ પેલા જ એમના સમજી ગયું પોતપોતાની રીતે પ્રશ્ન કોને કહેવાય કે જે આપણે તો આપણે ઇન્ટેલેક્ચુલ આન્સર બધા શોધીએ છીએ જરૂર બધા શોધીએ તો પરંતુ ક્વેશ્ચન્સ આર નોટ ઇન્ટેલિજન્ટ અને અહીંયા ક્વેશ્ચન કયા હતા કે પોતાની માન્ય નોલેજ હતો છે <coughs> અમદાવાદ આટલી ઉંમર છે કેટલા થયા પચાસ થયાસી આપણે જ આપણે સમજ્યા હતા એટલે કેનુભાઈ છે હું કનુભાઈ સમજી લીધું મેં એટલે કનુભાઈ એટલા એમને તે જ રીતે રહ્યા એમનું કર્મ જે લઈને પરંતુ એ રીતે લેવા લાગ્યા એટલે મારા માટે સતત રહ્યા એટલે મારા માટે એ મને બહુ સુંદર એમને કંપની આપી શું કહ્યું અને જે એવી જેવી કંપની બીજું કોઈને આપી શકે વર્લ્ડમાં કોઈને આપી શકે આપણે મેરેજ કરવી છે નથી બોલતા કંપની બોલે જ છે ને બધાને ગમે એટલું તો કોઈને ગમતું નથી બીજું કોઈ તો કંપની ગમે ટુરિસ્ટ કંપની એવું કે છે 2 આપણે કંપની બધા છે પણ કોણ કંપની આપી શકે જે માન્યતા બનાવાની શું અને બાંધવાની એ તો દુનિયા છે આપણે ત્યાં શાસ્ત્ર માં બધા અને દાદા કેવા હતા કે બીજા બધા ભલે જાત જાતના પ્રશ્નો કર્યા પણ બધાને અનુભૂત થઈ ગયા એટલે બધા મતલબ મારા દાદા છે વસ્તુ એ તો નાની સમય આવે ત્યારે થાય પકડાયું છે આપણે આપણા અરે ભાઈ સાહેબ ગરું છે પણ એવું બને ખબર પાછું સમજતા નથી કે આપડે બધા આપણે આમાંથી નીકળવું પડશે બધાએ નીકળવું જ પડે છે બધા શમી ગયા છે એના કારણે મારી સ્પીચ નીકળે છે દરેકનું એ સિગલિંગ પછી એ દાદા ભગવાન જેવું જયારે અંદર અંડરસ્ટેન્ડિંગ ખુલ્લું થાય ત્યારે મજા આવે તે વાત છે આખી આખું સાયન્સ એ રહેલું છે શું કહ્યું સાયન્સ રહેલું છે પૂછે ને જમ્યા પછી ગામમાં બેઠા એટલે બધું ઉપસર ગામમાં જ લાગ્યા ગામના ઉતરાવો ત્યાંથી જ ચાલુ થઈ ગયું પછી અંદર પેસા અને મોડી છે મન છે પણ મન છે એવું કર્યું નથી પરંતુ બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રાહ્મણ જાણું પડશે એવું ગોઠવ્યું કે રહસ્ય જાણવા માટે મારી કરા તો કરવી પડશે ને એમને સમજવા માટે કઈક કામ કરવું એ જોડે જોડે જાણતો થાય જગ્યાએ અને જતા જતા એને લાગી ખેતર આવી ગઈ અને ખેતરમાં તલના છોડ વાવેલા હતા અને પ્રભુ આટલા બધા જ્ઞાન ના ધારક છું બહુ બહુ આનંદ છે મને પરંતુ આપને સમજવા હું જાઉં છું સમજાતું નથી અને વિશ્વ છે આપણે જ્ઞાન છે તો આપણે ગયા હું થોડો પાછળ રહી ગયો તરત જ બીજા ફાંસી નાખી નાખી દીધું ત્યાં એટલે એને કહ્યું કે હવે આપણે થોડા જવાના જ છે નહીં પાંચ પંદર દાડો બન્યો કરેલો આપણે જે બોલો થાય નહીં થાય આપણે ભૂલ કેવી રીતે કરી શકીએ બધું શું મારા બીજું વધારે નાખ્યા હોય પછી ત્યાંથી જવાનું અને એને ખબર પડી કે છોડો આડત પડ્યો છોડી એટલે તો ક્યાંથી તળ બેસશે તે વખતે પછી પૂછ્યું એને આડો પડેલો છે તો હવે કેવી રીતે તલ બેસશે પ્રભુ તો એમાં સાત તલ બેઠા છે તું જોઈ પ્રભુ કેવી રીતે બની શકે મેં તો નાખી દઉં જો હજુ આડો પડ્યો છે પણ ગુસ્સા ખરો પણ કમ્પ્લીટ આડો નથી થોડો ખ્યાલ છે આમ છે કેવી રીતે તને કહું કે બધા ઢોરો બધા જાય ને એ ઢોરો જતા એના મૂળિયા પર પગ પડ્યો ને તે મૂરિયો પ્રભુએ દાવો નથી કર્યો ક્લેમ નથી કર્યો મારા જ્ઞાન નો પણ અત્યારે સમજીએ હું સમજું છું ને બેસું છું ને એવું રાખવા જેવું મજા નથી એમાં જરાય મજા સરસ્વતી સાક્ષાત્ની દેશનાની શરૂઆત છે ત્યાંથી છે પણ હજુ એ સમજાવી જોઈએ કહેવાય નહીં જ્યાં સુધી ઇફેક્ટ પણ નથી આવી શું કહ્યું એટલે અનુભવ તેને જ કહેવાય કે આખા ફેઝિસમાંથી પોતાના મન માઇન્ડ સ્પીચ માઇન્ડ પાર્ટ મોલિક્યુલ્સ સ્પીચ મોલિક્યુલ્સ અને બોડી મોલિક્યુલ્સ છે તો આખો પહાડ નીચે હોય છે નીચેલો બધો નાનો હોય ઉપર નો મોટો હોય સાચી વાત છે એ લોકો બહુ દુઃખીને ગુફામાં જાય બહુ બેસી પછી માઇબ્રેશન હોય ને એના એ સુધી ના પહોંચી શકે કોઈ મને મિત્રા પુરુષ જ પહોંચી શકશે પરંતુ જે ઋષિમુનિ છે પોતે કરતા વાહવું કરતા મન છે મન મન ઉપરાંત આવે છે ને એ સમજાતી જ નથી તો ઋષિ ના સમજાય એને લાગ્યું કે આજુ અવાજ આવો કેટલો આનંદ આવે હોય તો આમ તો મને એનો બહુ આનંદ આવે છે ગમે તેઓ યોગી હોય અને સંભળાય ને શબ્દ નહીં એને અનુભવ થાય છે જાય છે સાહેબ હું કોઈ શાસ્ત્ર શબ્દ મેં વાંચ્યો નથી કે ખબર નથી અમારી નજરોમાં અમારા બીજા ના વંચાઈ શકે એવું કોઈ છે જ નહીં પણ હું દાવો ના કરી શકું સમજાય છે અને વાણી અતિશય કહે છે અતિશય શબ્દ આપણે શાસ્ત્રની ભાષામાં હું જોયા કરે મળ્યો ઓળખી પડ્યું વાત છે મહિનો લેવો પડ્યું એ કઈ વ્યવહાર ન હતો ત્યાં સમજાવ્યું ને આ વાત બસ સમજાય કેમ આ બધી વાતો પણ ના સમજાય એ નથી તમને બધા જ કોણ મારે બોલાવું છે એવું નહી આવે તું બોલવી સાચી વાત છે સાચી વાત છે एक नननेनी बातो मळ जे तो होई जाय छे आम करीना छटकी जाय छे इनके मारी फटकी गई छे ये सु पूछ फटकी गई छे तो सु अरे कोई को बोले वा पर फटकी कैसे रेऊ बिकरी हो वो जाय छे वो तन कर लो सर कम कब जोया अगर हमने डरिये खिंडी मूवी आवे रु सु સાહેબવાનું વાત કરું છું માણવાનું એટલે અનુભવવાનું નહીં જેમ છે તેમ જાણવાનું બસ મારી પગવાના અવતારમાં એ જ બંધન નિમિત્ત ફરી ગઈ ટાઈમ ફરી ગયો બધું ફરી ગયું દ્રવ્ય ક્ષેત્રો તો આવી ગઈ એમાં ચાલુ રહ્યું એમને બંધ કરવા એવો ઓર્ડર નતો અને રાજાને કામ કરનાર કર્યા જ કરી સમજાયું કે પણ એ બીજા તો જીવનમાં નાની વાતો કહું છું પણ એમાંથી આપણે પ્રત્યક્ષ થઈએ જ નહીં આપણે પ્રત્યક્ષતા કહેવાય છે પ્રગટ તો થયું છે પણ પ્રત્યક્ષ થવું પડશે બીજું થયું થયું થઈ જાય સહજ કેવું સહજ કુદરત અને કુદરત પરિબળો એ મનથી માણીથી રાખે એ જેના જે એ રીતે જ એમનું જીવન જાય ના હોય ના ગામના જ પાછા છોટા પટેલ અને એ બહેન હતા દાદાના કુટુંબ એમના ખડકીમાં હતા ને ત્યાં બહુ સમજ કર થોડી વાતો કરી પછી એ કે છે કે હવે ઘરે જવું છે થોડું પટેલ પટેલ આવ્યા છો થોડું ચા પીને તો જવું પડે ને તે મજા આવશે સંસારમાં દર્જાઇ ગયેલું છે નાનો તે વ્યવહાર ચાલે અરે જુઓ મારો સ્ટવ ચાલતો નથી આપવા હતો આપણો સ્ટવરથી આપો નાની બની ચાલુ કરવા જતા પછી ચાલુ કરવા દિવસ થયું જેમ જેમ પિન લાગી ત્યાં થયું તો પછી થોડુંક બધા પછી એમને કહ્યું અરે જ્યાં લાવો આપને જવું છે इतका लाऊचो लाऊचो लाऊचो केसे एने करूचो काय बाय लायन स्ट्रेनचा चालू तपेली सगळीची अतिथि येगत कोनसा दिसता कोनसा तर पछि ती तपेली उकारी अना चाला चारो तपेली होती आपले कोनसा आपला ते आता आणि पछि तिजे मोबाईल ने आता ठई गयसे लाऊचो केसे ते काय पछि लाया જે આપણે જીવન બહાર આપણે છોકરા છોકરો છોકરો જ નથી તમે જ છો દુનિયા છે તમને જે જ્ઞાન મળ્યું છે મને જ્ઞાન દેખાય છે શું કહ્યું બહુ મોટો છે આત્મા નું જ્ઞાન એટલે આ થઈ ગયું તે પછી ચાલી વાત બેસો બેસો એટલે કેટલી ફાઇલો છે ફાઇલ હોય તો ફાઇલો હોય ને કે ફાઈલો છે એટલે ફાઇલ છે હોય સાહેબ એ તો આ સરકાર હોય ને આટલું મોટું હોય પાપડ નીચા લઈ આવું જવું સમજાયું હવે એટલે તપાસ કરી બન્યું શું આની પાછળ નું વિજ્ઞાન આપું શું ના પૂરે સમજી ગયા સમજી જાય હું આપણે આપણે સમજવા આવી પરિસ્થિતિ ના આવે છીએ બધા અંદર થી એવો અવાજ આવે ને સાયન્સ કેવા સમજ્યો અને કોણ ન જીવી જવા માટે આપણને પછી આપણને આજ્ઞા કરે અને આ બધે વ્યવહારમાં શાસ્ત્રોમાં બધું સમજાય છે ધર્મોમાં આજ્ઞા આજ્ઞા આજ્ઞા શબ્દ અને વ્યવહારમાં સામાન્ય નથી એ બધા આદેશો છે પ્રકાશ પડ્યો છે છતાં પોતે પ્રકાશ અજાણ છે પણ એ પ્રકાશ થયો પછી આ શરીર થી જીવા માટે આજ્ઞા મૂકવું પડ્યું શરીર જેવું જશે એનો વ્યવહાર જનો પૂરો કરવો પડશે પણ એમને એવી આજે જ્ઞાન લઈને આવ્યા હતા નહીં એટલે આપણને સમજુ આ ગરું આટલું સમજન મારા જન્તા જન્તા જગાળ્યા અડોકને જાયે શબ્દ બોલુ આવી જઉં જો તો કઈ જો તો બધું સ્કી રૂપ દે ચા માશાઅલ્લાહ અલા બોલો બેકલાઈ પહેલી આતમળી લો ઓ ના ઉભી રે તું અતપો તું મો ડાઈ જો બો ઓ ના લો ઓ ના કો ના ઉંગતા કેવી વાત કરી અને પેલી આ તમામ દાદા બચાર નો આખા પુસ્તક પહાર્યા એવું કેવું સુંદર થયું અને પછી અનુભાઈ બહુ લલકાર મોટે મોટા ગાયક તો જે ટોપ યુનિવર્સિટી ગણાય એમાં એ લોકો આ બાઇબલો છે કે ઓછો ઓછા ભણેલા છીએ ચાલે છે પ્રયત્ન પછી પહેલું તો આપણે બહાર જવાનું પેલું ઇન્ડિયા માટે ટ્રાય કરીએ કે અમેરિકામાં છે પ્રજા સમજી શકે એ પ્રજાની સમજણમાં એ જ મેટર આખી તમે મૂકી શકો એ તમે જ મેટર તો એની જ રહેવાની છે સિદ્ધાંત પ્રિન્સિપલ સેમ બટ મેથડ ઓફ પુટિક હોય કે નહીં સાહેબ ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ સર Hmm? And I expect you, sir, to be coming, sir, help. Come together, please. Do you need permission? No, sir. Do you need to give permission? <laughs> no! No! <laughs> so I expect you, huh? I will meet and I will talk. All right? All right. All right. All right. All right. All right. All right. પણ તમે આપવાની જરૂર નથી પણ અમેરિકન ઇંગ્લિશ ને યુરોપિશા સાહેબ પણ આપણે પોચા જવું નથી પણ જેનું કામ થવાનું છે કે નહીં ના એને ઉપયોગ થી બોલે છે કેવું પડે એક હ ચલો ધમ અમરનાથો નદી નદી જ the yeah. કરીને તમે ચાલો કલ્યાણ કરુપમ ના પા માના wow. સુદાર સ્વં સ્વારસુ સ્વયં નથી પા પૂજા પાણી નથી હાપતિ જ मैंने तेरा हां रे तू जान आ मेरे तो काई झूठे वर मनुष्य नाम रे तू जान मनुष्य नाम આપણે હવે આપણે મંત્ર બોલીએ અને પ્રાર્થના કરીએ અને આ શરીર જેને આહારની જરૂર છે એને આહાર લેવા દેજો આપણા હાથમાં છે એને આહાર ના લેવા દેવાનો કે અમે હું તો ઉપવાસ કરીશ આપણે છોડ આવે ઉપવાસ नमो वितरादाय नमो अरिअंतराणं सिद्धं नमो सिद्धाय वायुरीयं नमो वायुरीयानु वज्जायं नमो वज्जायं सुवसाउणं नमो लोई सवसावणं पंच नमोकारो जय सो पंच नमोकारो पावप्पणसवो सर्वथा દાદા ભગવાન જીવા ્યા શ્રી સિમંદર સ્વામી હરે હંત પરમા નિર્યા મેં શ્રીકૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પર મહાત્મા જે તત્વ ગુણવસ્થા થી બિરાજેલા છોરાજેલા છો સ્વરૂપ છે <mahra> <mahra> <mahraan maa swaruk> આપને નમસ્કાર જેનો હૃદય થી ખૂબ જાવો કરું છું ફરીથી એ આજ્ઞાધ આવી ગુણું ના કરે એને શ્રી યાદો ઈશુદા ભગવાન શ્રી ઈશુદા ભગવાન આપને દયા કરી વિ કૃપા કરો આપને દયા કરી વિ કૃપા કરો હે ને નેવર દ્રષ્ટિના બધા દીપો છૂટી જાય હે નેવર દ્રષ્ટિના બધા દીપો છૂટી જાય બેત્સુલ પ્રાપ્ત થાય અમે બેત્સુલ પ્રાપ્ત થાય હે હે આદ્ય ધનથી આદ્ય ધનથી દ્રષ્ટિ છે અમે દ્રષ્ટિ આપના મતન્ધયા કરે આપના મતન્ધયા जय श्री सच्चिदानंद स्वरूप जी जय सच्चिदानंद और इतनी न रुकिए और इधर में ब्रह्मा महावीर चंद्र भी जो सकते ब्रह्मा महावीर चंद्र भी जो सकते जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय श्री सच्चिदानंद जी بسمજીને ઓવારે falando વાગે માઈક આવતો યાર આજુ અપને માઈક પર કંચર મે સમજાવ સુધના કરે છે આવતીકાલે સવારે સાડા નવ વાગે આ જ આવતીકાલે શુક્રવાર શનિવારે રવિવારે ત્રણેય દિવસ સવારે સાડા વાગે બપોરે ચાર વાગે એટલે ત્રણ વાગે હાજર ખ્યા મળશે જય